संस्थापक सब्दकूज शास्त्री मंगल एकतालीस आठमी में गुरुवार अंत्य प्रकरण पहल वचना प्रथम शुरू જ્ઞાન નું અંગ હોય તે ભગવાન નું અતિશય મહાત્મય સમજે અને જેને હેત અંગ હોય તેને તો ભગવાન વિના અર્ધ ઘડી ચાલે નહી જ્ઞાન ના અંગ વાળા તો જીણો ભાઈ દેવરામ અને પ્રભાશંકર છે એવી રીતે જે હરિભક્ત ભગવાન નું મહાત્મય બે ની અંગ ની વાત કરી આપણું આપણું અંગ તો બે માંથી એક બતા ઈ કોણ કોણ છે એ તો જ્ઞાન માં આવ્યા ભીમાભાઈ દેવરામ ને પણ ક્યાંક બીજા સ્થાન માં જોડી ગયો હોય તો જીવો ઊંડો આમાં ગોપીઓ નું દ્રષ્ટાંત આપે છે આમાં એક ના ગોપીઓ બરાબર છે આમાં એટલે ઈ ગોપીઓ થઈ ગઈ એની વાત નથી આ પુરુષો વર્ગ ભર્યા હોય ગોપીઓ ના જેવું એતો બાજરો છે ઘઉં છે ચોખા છે બરાબર ઓળખાણ હોય દય જ્ઞાન કેવાય આમાં કોઈ જ કાઢે નહીં આમાં તો કીધું ને કે આમ મારા કુટુંબ ચડાવવા ચડાવે બતાવી કે આમાં કીધું ને જ્ઞાન ના અંગ વાળા ને લો નહીં જ્ઞાન ના અંગ નથી એને નથી એને માટે જ્ઞાન ના અંગ ખોટ નો હોય જ્ઞાન નથી એને આવા સંકલ્પ થાય એને આવા સંકલ્પ થાય જ્ઞાન નથી ઓળખા ચોખા ને ઓળખાય ગયા ચોખા નથી જુવાર કેવાનું ટાણું કબર પડતી નથી હા એટલે પછી એમાં બધું કરી લે ત્યાં જગત બધું વેપારી છે હમ આપણે આ બધું મોક્ષ માર્ગ તરીકે ખપ થી કરવા જઈએ છીએ પછી નિર્ણય કરવા કોઈ નવરો નથી નિર્ણય કરવા માં તો બાંધછોડ કરવી પડે પોતાના સ્વભાવ છોડવા પડે નિર્ણય જ્ઞાન છે એ શ્રેષ્ઠ છે પણ જ્ઞાન મારું જ્ઞાન જ્ઞાન સ્થિતિ ને જરાય ફેરફાર વિના ઓળખે કઈ જ્ઞાન આ તો હું જ્ઞાની થવું છે કોઈને અજ્ઞાની તો રહેવું નથી એટલે હું જ્ઞાની ના ના આ બધા એનો પ્રભુ થવાયું છે એના આશીર્વાદ ઘોડા જેવડું પેટા છે મોટા ઘોરા જેવડું પેટ અહિયાં બેઠી એટલે આ જગત આખું આવું છે અને સમાજ એવો છે કે બધી ચીજ ખપે બધી એટલે કલ્યાણ ને નામે મોક્ષ ને પાને ભગવાન ને પાને બધી ચીજ ખપી જાય છે કારણ કે ગ્રાહક ને જ્ઞાન નથી એટલે ખાદી જ જાય ને ધર્મ ને નામે જ્ઞાન ને નામે મોક્ષ ને પાને કોઈ માણસ એમ નથી કેતો હું બરાબર સમજતો નથી એમ કોઈ કેતો હશે કઈ ખપવાળા હોય ને એક હોય આપડે બેઠા હોય થાય છે એમાં જરા જરા કહીજો પાછું અને વિસ્કુલા કહ્યું વૃક્ષ ના માર્ગ જ્ઞાની ને ગમ પડતી નથી ગમ લીધો કે અજ્ઞાની ને ગમ પડી જાય એમ ને જોવા હોય તો અમ તો હોય બરાબર હું બરાબર હું બરાબર એ કઈ રીતે આમાં ખપે રોટલા રવામાં આવ પૂજન આવડા ખાય એમાં હલય એમાં જ્ઞાની નું કામ આવ્યું જ્ઞાની તરીકે નો કહેવાય જ્ઞાની થવા વગેરે શાસ્ત્ર ભણવું પડતું નથી જ્ઞાની કયો છે કે ને વિષય તો થવો જઈને જગત નો તો થવો જઈને હવે એ તો કોઈ ન હોય અને જ્ઞાની થવું ઈન્ટ થાય ભાઈ આ કોનું છે આનો આવો મહેમાન આટલા પૈસા તમે જવેરી હોય કોઈ હું કરશો હું તો જાણતો જવું કહેશે તમારા જેને હેત નું અંગ હોય તેને તો ભગવાન વિના અર્ધ ઘડી ચાલે નહીં તે જ્ઞાન આંગળા તો જીણોભાઈ દેવરામ અને પ્રભાશંકર છે हरिभक्त भगवान अंग्रदपीओत हरिभक्त होने हेत ना अंग जाए पे वाला ते क्यू हाँ नो आक गोपीओं બરાબર છે પણ એ તો વાલો કેવો તમને અજી તો એ જાણે અબડા અજીત અબળા અબળા ને આજે ના શ્યા બરાબી જના છે પ્રેમી જનયા માર મને બેઠ ભાઈ સંગ્રહરા પ્રેમી જનને બાજા પા પ્રેમી નું લક્ષણ આવ્યું ભગવાન આધી નથી ગોપીઓ કખ ની વાત કરી દો એ લખાણ છે એના કખ અવું વાત કરી ભાવ તો આવ્યો ને એમ ભગવાને ગોપીઓ સાથે રાસ વિહાર કર્યો જગત એમ જાણે કે કૃષ્ણ કર્યો ભલે આપણે આની સાથે રમણ કરીએ પણ કોઈ રીતે એના એના સ્વરૂપ કોઈ વિકૃતિ દેખાતી નથી એટલે એમ અજીત ભગવાન નો અનુભવ છે અને માગત ગમે બોલે પણ એને મી ગયું હજી તો જેમ ગોટી રમાડે એમ રમતા છોકરો છાસ માગવા કાનુડો તો છાસ આપી પણ તું નાચ કરી નાચે કરે પાછા એની હરે રમણ કરે અબલા ને અધિન સાંભળીયો અબલા ને અધિનો જાણી કઈ ગમે એમ આપડે એમ કરી આપણું કહ્યું કરે છે એ આપડા કયા માં નથી હજી આપણા કયા માં નથી કયા માં વિષય એ બોટી કે આવા ભાવ થી આપણે નથી કરતો હજી તો એ અબલા જાણે આપણે જરા કોક ની વાત સાંભળીએ નક્કી કર્યું ન હોય ન હોય અને કોક આવીને ક્યાંય કોઈ લો ના લાયક છે જો આ જગત માં વાતું કરે ને જેને જેની હરે ઓછું થયો એટલે એનું વાંકું બોલે વખાણ કરે તે ઈ બોલે વાંકું એવો જ હશે જેને નો બીનું એ બોલે એવો જ ઓછા આપડે માનલી કારણ કે આપડે આવડા શક્તિ નથી આ જાજુ જગત માં આલે કોઈ નક્કી કરી વાત કરે આ શિક્ષા બદલી માં करे मनस ज्ञाने न कहवा अज्ञा मैं कहवाक ठेका નાર કોણ સાંભળ્યો અને અનુભવે કરી લીધો પાકું છે નહી શાસ્ત્ર ના પાડે હોય ખોટું હોય એવું જ્ઞાન આપણે ખરું ને આપણી બુદ્ધિ આ તો આયા જરા કઈ કામ કરે ને દોડી દોડી ને તો પ્રેમી હો પ્રેમી પ્રેમી આપડે મને કેવા કઈ વાંધો નઈ ભલે કોતવાય ભલે પણ પ્રેમી થઈ જવાય નહિ એમ કઈ બે શાસ્ત્ર શબ્દ ગોખ્યા અને હું જે બોલું તમે આમ કરવા પણ હું જો માણસ હો તો મારે નક્કી કરી રાખું કે આવડ આમાં કરે છે પણ નથી સમજતા કરે છે હું એનો બૌર એવું માની લો કે મને બઉ આવડ્યું એટલે એવા જ્યાં દેખાડવા જ્ઞાની થવું પ્રેમી થવું એ નાની વાત હશે હેજું સાંભળ્યું होई, केम के अनुभूम तैयार होटा वकीलो दलील करे असील दलील करे जो गो खरोज हो एकदम ना एकदम खरो, ए, एक नो नो खरो तो નઈ તો એ આડા ભાઈ ખબર અબલા એને અજીત જાણે ભગવાન નું માપ કાઢવું ઈ માણસ તરત કાઢી લેતો હશે એના હાથ માં છે કોલ સા ને એનો ઓળખો કોલસાને હવે એને ઝવેરી થવું કોલસા ને બુરા નો પાવલ ના છે તમારા ઝવેરી ઝવેરાત ના ધંધામાં તમે કોવેરી નો દેખો થી તમને એમ થાય છે સરું જશે ક્યાંક ચ્યા કો જ્યાં કોઈ તમારા થી ઊંચો ન હોય એવામાં સમજાવી ના કેવું હોય તો કઈ પણ સમજી ને ખોટું કેનારો ક્યાંથી કાઢવું એ દુર્લભ શું એનું આવે વક્તા શું છે દુર્લભ દુર્લભ હોય જ્ઞાની અને પ્રેમી અને જ્ઞાની નું આવ્યું એ પ્રેમી નું બીજાને કેમ બધું સમજી ગયો તરફ ભેવો ભરવા માંડે ભેવો ભરવા માંડે છે બધું એમાં આવે છે પણ એ સાંભળનારા ચીજ છે અભ્યાસ કરવાની ચીજ છે આ તો વચ્ચે થોડા કંડે ગીર્યા હોય તો એનો માન આવે મને આવડે હોય બધાને યાદ કરે મને બધા યાદ કરે કઈક અમારે તો બઉ મળવા કરી નિત્ય વિદ્વાનો વિદ્વાન બોલતા હોય ને યોગિન્દ્રો એનો કોક નિર્ણય કર્યો હોય ઈ આજે હાલીમુવાલિયાનો નિર્ણય કરે એમ ને વ્યાસ વાલ્મ એના નિર્ણય માણસ નિર્ણય કરવા જાય નિર્ણય કેવો થાય જોઈ લો આજે જગત માં ચૂંટાઈ મોટેરા આવે છે ત્યારે ચૂંટાય એટલે આ સારો છે એમ આવ્યો નઈ સારા તરીકે હવે એવા બધા ભેગા થાય એટલે બધા નિર્ણય એના આવડે ને બધા થાય છે બધા આજે નિર્ણય થાય છે અને આપડે એમાં તો સત્ય ના મળે નીતિ ના મળે કઈ વિવેક ના મળે કેવળ જડતા આ બધું ચાલે તંત્ર તો ઈશ્વર ચલાવે ચાલે નઈ તંત્ર ભાઈ અને જેવું વ્રજ ની ગોપીઓ ને ભગવાન તેવી રીતના જે હરિભક્ત હોય તેને હેત અંગ જાણવું અને જેને જ્ઞાન અંગ હોય તે ભગવાન ને જાણે जे ंग हो जानी जानी जाए जेव होने के खर વાત બરાબર અમરનારા ને એ અમરનારા એ નક્કી કરી રહી ગયું હોય ને મારા જ એમ નઈ આમ છે એ ભગવાન ને સમજાવવા બેસે ત્યારે ભગવાન આ બાબત માં નથી જાણતા એવું એને જ્ઞાન છે ને ભગવાન જાણ્યા એને કહેવાય ભગવાન ભગવાન અમારા ભાઈ એવું હોય મને એવું જવાબ એટલે હું જાણું આજે સમજી લેવું જોઈએ આયા કેવી રીતે એ જોવું ઉપાય નઈ યાર ને નક્કી કરી રહ્યા સ્વામી ભૂલેલા છે અને આપડે તો ભૂલે સ્વામી સાંભળે છે ઓકે કીધું છે કારણ એને વિચાર જ કરતો નથી કે અંકલ છે એટલી એનામાં હિષેક નહિ હોય એ વિચાર જ એને કિરણ મારે અકલ છે એને નથી એમ નક્કી કરે ઊંડા ઉતરો અને કહેવામાંય વિવેક છે ભલે કેવા આવે પણ વિવેક હોય ને એ છાત્ર ને એ જાણે હું આમ બોલ્યું એમાં હું જ મૂર્ખો નથી ઠરતો ને એને યાદ આવવું ને તો એ મર્યાદામાં પણ ઈ એને હોયે જ નહિ હું મૂર્ખો છો હું ભૂલું છું એવો એટલે સમજાવેલાઈ જાય એટલે ચાલુ થઈ જાય ડવડું ખરેખર એમ જો સિવાય એવું આ જગત અને તમારે ગ્રસ્ત તો બઉ અનુભવ છે ઘરમાં બૈના કઈ ગઈ નજરાક ખીજાઈ ગયા હોય એવું દેખાય ત્યારે તમે તરત ઢીલું કરી નાખો કે ડાયા માણસે મૂર્ખા ભેડું રહેવું છે પાછું એટલે હાય હાય થોડીક કરવી પડે ભાઈ જ્ઞાની ને અજ્ઞાની આ બે બોલો ભગવાન તે કોઈનું કહ્યું સાંભળે જ નહી ભગવાન તો જે ભક્ત જેવું અંગ હોય તેને તેઓ જાણીને તેવી રીતે પણ કોઈ ની શિખા મને કરી ને ચાલતા નથી અને જે એમ જાણે છે ભગવાન તો કોઈક ના શીખવ્યા થતા મારા માં નથી તો પણ મને કહે છે આપડા માં બઉ હોય સ્વામી ફલાણો જાય એટલે સ્વામી મોટો કયું કરે એનામાં તો અક્કલ નથી સ્વામી માતો હવે એ બોલનારા ને કઈ વિચાર જ આવતો નથી કે આપડે આને મૂર્ખ પણ અમારે હા કેવી ઘર વ્યવહાર હાલે ગયા એટલે એમ જ આવે એ તો સ્વામી ની વાતું લઈ જવામી વેલા ઉઠી સભા કરે આવું ને વાતું કરે ત્યારે જેને નડતું હોય હું અત્યાર માં બી હું આવી દેતા નથી હા કરવું જોઈએ અવાર માં જાદી ના એ થોય ભગવાન હંભાળવા જાય હવે ઈ તો આ કરતા નથી અને ઢેઢામડા ને હંભાળે કામ ને ક્રોધ અને લોભ ને મો એ ઢેઢામડા કહેવાય કારણ કે ખંડન કરે ને હવે શક વાતું મને થાય મનુષ્યને જે તથા હોય એને કોઈ રીતે અવગુણ લે નહી સ્વાર્થ આ શબ્દા માટે લેજો કે જયારે સ્વાર્થ સિદ્ધ કરવો હોય ત્યારે તેવા માણસ છે અને કોક કેવા આવે તમે આની ભાઈ તો કામ હોય થી કરવું જ પડે અને કરવું જ પડે એમ બોલે એટલે એ કુશળતા કેવાય એને પછી કુશળતા માં ખપાવે સ્વાર્થ શા માટે જે પોતાના સ્વાર્થ નું હેત છે તો જેને ભગવાન ભગવાન સાથે જન્મ મરણ ના ભાઈ થકી છૂટવાનો સ્વાર્થ જાણ્યો હોય એને કોઈ રીતે ભગવાન અવગુણ આવે નહી સ્વાર્થ હોય ભગવાન પાસે જન્મ મરણ મુકાવા આપડે બધા બરાબર છે સ્વાર્થ હું ના સ્વાર્થી નથી કરતા આવડતું એમ કે સ્વાર્થી સ્વાર્થી લુ હેટે ભગવાન કે મોટા નિયાર્ય નથી છે હવે આપણું માપ કાઢવું છે સ્વાર્થ નું હોય તો એની રૂચિમાં રહી એમ હું કઉ કે સ્વાર્થ હોય ને તો પણ આ કઈ સ્વાર્થ કોઈ ને છે એમાં આ બધું બગડે છે તો હડતી નથી કે આપણું બગડે છે નથી એ તો જાણીએ કે આપડે બરાબર કહ્યું ને બરાબર જોશી ભાઈ ઊંધો લઈએ આપડે કઈ સાંભળી લેવું જોઈએ ખોટું મળી તો કેવું જોઈએ ને ખોટું હોય તો બોલો અને જે એમ જાણે છે ભગવાન તો કોઈ ના ફેરવ્યા ફરી જાય છે એવી રીતે કહીને શ્રીજી મહારાજે મોટા મોટા પરમંશ ને કહ્યું છે તમે તમારું એ બે જે અંગ હોય તે કહો કરતા ઊંડા ઉતરી જવું પડે કોણ વાહુ પછી સર્વે પરમશે કહ્યું છે અમારે તો જ્ઞાન અંગ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને હેત અંગ હોય તેને તો પોતાના જે પ્રિયતમ તેને અર્થે કરવાનું હોય તે પણ થાય કેમ જે આ સંસારને ની વિશે જે ચોર હોય તેને પોત સ્ત્રી અને છોકરા તેની વિશે હેત હોય છે અને જયારે ચોરી કરવા જાય ત્યારે બીજા માણસને મારીને પોતાના ઘરના માણસ દ્રવ્ય આપે છે મહિલાનું દ્રવ્ય ઉપાડી આવે ને આને આપે છે હેત છે એમ જેને ભગવાન કે ભગવાન ના ભક્ત સંગાથે હેત હોય તેને ભગવાન કે ભગવાન ભક્ત ઉપર ક્રોધ કે ઈર્ષા આવે જ નહી શું મેળવું જોઈએ કલ્યાણ નો સ્વાર્થ જોયું છે તો કોઈ રીતે અભાવ લઈએ લાદ આવે બીજા ને મારીને પણ ઉભા લઈએ અહીંયા પાછું દઈ દે છે એટલે પાછું બધું એમ દેવું એટલું દઈ દે અને ઈટાળે છોકરા હજી એટલું લવું હજી એટલું અને બાજુ સરી દીયે કે બઉ મોટો ભેદ હવે એવું હેત આપડે ભગવાન છે કે નહીં ઈ જોઈ લેવું કઈ જગત નું એક હાથમાં બીજા હાથમાં શમશે અર્થ શું આ પ્રમાણે રે નઈ તો આગળ મારી જ નાખો માથું કાપી નાખો આપડે એવું ભગવાન માં નિશ્ચિત છે પોતે એવો અને ભગવાન ને મહાપુરુષો માં બીજી કલ્પના કરે હું સરવો કરી હું બરાબર સમજી ગયો એવડા સમજતા નથી એમ ને એટલે ચોર આખો છે ચોર તો હજી સારો તેમ જેને ભગવાન કે ભગવાન ના ભક્ત સંગ્રહ હોય ભગવાન કે ભગવાન ના ભક્ત ઉપર ક્રોધ કે તમે અમારા નો થઈ શકો ના પાડીશી અરે જવું તમારે હોય કરે છે હાલ થી રહી ગયો માની લોસ નો દાસ અમારી બેલા રહેશો તો અમે કઈ એમ કરશો તો જેમ કહો એમ કરો જેટલું કહ્યું એટલું હો પહેલી આરંભમાં પરીક્ષા બીજી નો લેવાય એને જેમાં હેત હોય એનો ત્યાગ કરાવવાનો જટા માં હેત હોય એને ગમે નહી એને માથે જટા હતી ગો હોય આમ કરીને આપડીને દો જ રાંચક ધરક ને ધરક ઉતારી નાખ્યું તો એ જટા સાધુ ને હરિભક્તો આ ગલી માંથી આમ જાય છે એ ગલી માં તારે નાખવી એટલે સાધુ ને હરિભક્તો જટા કચરાબૂલ છે એ તો તું જટા માં બહુ પણ ક્યારે એને મનાય ગયું કે ભગવાન છે આ તટા નાની થઈ ગઈ કઈ હા પડ્યું હોય પણ જતા એવું એવી મહિમારીઓ હોય તો બેઠા છે એના પગર ખાંજો પણ પડ્યા એ તમારા કપડા એને બધા બાંધી માથે બોટલું લઈ અને આ સભાને પાંચ પ્રક્રમ કરો કર્યા ત્યાગ કર્યો છે આમ તો ભેલો જ છે કે છોડીને આવ્યા છે બધા એટલે આવડે ના થેલા ખૂણે મૂકી દે આવડો આ મૂકી દે પણ પાછો ઘડી થયું પડે આ વિચાર જો કરે ને તો ખબર પડે કે દેશકાળ બદલી ગયા દેશ કાળ બદલી ગયા હવે કઈ ને દીકરા દીકરી વાત આવે સગા સંબંધ ની તો રાયડિયું નાખે એ બાબા બોલાય નઈ ગયું બધું આવું છે બોલે ખરો છોડે બોલે ખરો બોલે બોલે ખરો પણ છોડે નહી આ વસ્તુ એવી છે કે જ્ઞાની થવું યા પ્રેમી થવું આનો શું રસ્તો નથી હો હવે પ્રેમી નું આવી ગયું ને તમે કહેતા પ્રેમી દોડી દોડીને શાક લે પોપી લે સ્વામી રાખે એટલે પ્રેમી થતો હશે એમને એમાં પ્રેમી અમે મારું વખી તું પ્રેમી હારો ને આશીર્વાદ દે બધા પડે વિચારો જ નઈ જ્ઞાની શું કહેવાય ને પ્રેમી શું કહેવાય હા વચરાવૃત માં શું કહેજો બોલ જેને જ નથી પેલા સાધુઓનો મહિમા ગામડામાં બહુ હતો સારી ચીજ હોય સાધુ આવે અને અર્પણ કરે હા ખેતર માં ડુંડા બાગ્યા હોય શેરડીના હાથા હોય છોકરા ને ભલામણ કરવા છોકરાજા હતી અભણ પ્રજાને પણ છોકરા ને રોકી રાખે છોકરા એ જાય તો બાપા એ ના પારો ન લેવાય એવડા એ બાજા લીયે ને એક જણો દેશી શેરડી દેદી ગાડું કરીને જૂનાયો મોટું ગાડું સાધુ આમ દેખે આને દાખ ડગડી હોય એટલે એને પાણી આવે પાછું મોઢામાં ઓન કરવા આવ્યો ખાધા પીધા વિના તૈયાર હતું છોકરા ને નો દીધું બૈરા ને ખાવા દીધો અને અહીંયા દેવા આવ્યો લ્યો ત્યારે અમારા જૂના રિવાજો એ હતા કે આવે એટલે કોઈ અડે નહીં લાજરી કેટલા ની છે સાધુ એ ગણાય જાય આવશે વાંધો અને ઠાકોરજી માટે થાળમાં નોખા ખાધવા એટલા હાથા પછી અને નાના મોટા ને આ નાના મોટા ની બહુ પણ વગર મેની ખાવાનું એને નાના મોટા નો વાંધો પાછો પછી અમારી રીતી પ્રમાણે તરત મોટે <laughs> <laughs> <laughs> <laughs> જ્યાં આડે પાતળા માથ પડે નઈ એને કાન થાય ખેંચ્યો ઈ ખરા એક ડાયા બહુ હોય ને એ આમાં માથ કરી જાણે દાડો ઓન હો મહારાજ કે મારા હાથ ને આછું લાગતા પણ ભગવાન ને રાજી કરવા દેનારા ને સ્વાર્થ માય ખબર જ ન રહીજો ભગવાને આ દુનિયા બનાવી જીવ ના કલ્યાણ હતું સાધન આપ્યા બધા કલ્યાણ હતું કે તું એવા એને વાપર કે તારા જીવ નું કલ્યાણ કરવાનું એ આપણા કલ્યાણ માટે આપ્યા છે કલ્યાણ માં ઉપકારક થાય એવી રીતે એને વાપરવા એ બધા એમ જ વાપરતા હશે ને પોતા એવા ભૂલાય ગયા પછી આપના જો આવી જાય ને એમાં એમાં બિચારા પડ્યા બોલો અને જેને જ્ઞાન કે બે માંથી એક નથી તેને જાળા ચોથડો કહીથનો આમ ઘડી ગામ બોલો धारण कर विषे मोगरा पुष्प नार पहले मुखार विंदी आग मुनि तथा देश देश नरिभक्त सभा भरा बैठी थी त्यागी साधु, तथा ब्रह्मचारी तथा गृहस्थ बाई भर्वे नित्य करव भावतु होने नित्य श्रवन करव અને જેને શ્રવણ કરવાનો યોગ ના આવે તેને નિત્ય શિક્ષા પત્રી ની પૂજા કરવી એવી રીતે પાઠ કરે જગમે પાઠ કરાવવાનું લખ્યું લખ્યું પૂજવા અને પાઠ કરાવવા લખ્યું પણ એનો કોઈ વિચાર ન લક્ષ્મી નાયણ એટલા માટે છે ને શિક્ષા બદલી આ બધા ગોખાઈ ગયા છે એ પાઠ કરવો અને તું જ બરાબર આજ્ઞા પાડી લીધી એમ ને તેને પત્રી ની પૂજા કરવી એવી રીતે અમે શિક્ષા લખ્યું છે માટે એ ત્રણ માંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ અમારી ના હૃદય એવી રીતની જે ત્રીજી મહારાજ આજ્ઞા એને પાડવાનો નિયમ એ સર્વે ધાર્યો જે હે મહારાજ જેમ તમે કહો છો તેમના તરનાર બિંદા આપતા હવાચનામ્રતમ એવી રીતે ગરડા અંત્ય પ્રકરણ નું પહેલું વચનામ્રતમ જે તે શા માટે હતા સારું માણસ આવે તો સારું કામ કરે એટલે મત મળી ગયા ને હવે કામ કરે ને કરે નઈ તો શું કરે એટલે હાર કામ કરે ને નરસા જ કરે ને એ બીજું કરે શું માલિપા આજ યુગ એવો આવ્યો ને અને એના જ વખાણ પાછા વખાણ જો તમે ન્યાય નીતિ મોક્ષ માર્ગ માં ભગવાન ને આ સાધન આપ્યું મનુષ્ય બનાવ્યા ઇન્દ્રિયો અંધાકરણ આપ્યા આંખે જોવાનું કાને સાંભળવાનું જીભે બોલવાનું સાધન મજા ના આવ્યા કે તું એવા આને વાપર કે તારે આલોક માં કાયમ આવે અને પરલોક માં તારું કલ્યાણ થાય કે બધા ઇન્દ્રિયો અમદાવાદના કલ્યાણ માટે આ જોવાય આ ન જોવાય આ સંભળાય આ ન સંભળાય આ ખવાય આ ન ખવાય આમ બોલાય આમ ન બોલાય એવા વિવેક વાપરતા હશે ને બધા ચારે બાજુ તમે જોતા જાય ને એટલે આ આપડે આ સમજવાનું છે દુનિયા નિંદે તો નિંદે તો આનંદ છે લોલ ને વંદે તો આનંદ છે તો ભગવાન ના હલાય એની સાક્ષી લેવા જાવ તો તમે કોઈ દી નો લઈ શકો એ તો અવળું જ કે કોઈ અવળું કેતા હશે